અને મનની મસ્તી કરી મસ્તી જતી રહે આત્મા નો આનંદ કાયમ જાય નહીં આનંદ પરવાનંદ ઉત્પન્ન થાય આત્મ ધ્યાન દૌર્ય ધ્યાન શરૂ થઈ જાય અને ધર્મ ધ્યાન શુક્રધ્યાન શરૂ થઈ જાય તે સ્થિતિ અહીંયા આગળ તમારે પ્રાપ્ત થવાની ઈચ્છા થઈ મહારાજ પાસે ટપાલ તમાય હાથમાં હોય ટપાલ લેપિનભાઈ ટપાલ તમે આત્મા થયા પછી ટપાલ તમારા જીરાય નઈ આ ફૂન આવે છે જગત કોને બનાવ્યું છે હા કોઈ બનાવ્યું નથી ને સાત સાડા સાત આ કોણ ચલાવે છે જગત ચાલે છે એની મેરેજ ચાલે છે બધું કર્મોથી અમે તો નામના જ છીએ કર્મોથી ચાલે છે અમે તો નામના છીએ નામના છે करता है घर वाला મોટા મોટા આચાર્ય મહારાજે બે કર્યું આ કર્યું સામાયિક કર્યું મહારાજ કાલે સામાયિક કર્યું કરતા મહારાજ પગે કર્યું તું તમે કર્યું તું હાથ બોલાવ ને જો તમે કર્યું હોય તો પગ પગનો હતો ને હવે અને પગે કર્યું હોય તો મારે થશે નઈ એમ ત્યાં બોલાવું એટલે ખોટું હે લોકો છે અને કોઈ કામ પછી કરેલું બાબત માં થાય અત્યારે તમે અહિયાં કર આપડે સમજી આપડે કરતા એ તો આત્મા ના સંસ્કાર છે એટલે બોલે છે બાકી આપડે સમજી આપડે કઈ કરતા હતા છીએ નઈ બોરે છે અહંકાર થવો ના જોઈએ પણ થાય છે અહંકાર થાય છે એટલે જીવાત્મા થયો તારે અહંકાર ના થાય ભગવાન થયો અત્યારે તો વિથ માય માં છું પણ વિધાઉટ માય માં જવું છે જવું છે તો પોતાનું ભૂલી અને પર રમતા રમડતા કેવી આખો દાડો પર આવે નહીં છોડે નહી પછી ના થોડી થોડી થઈ એ તો આત્મા ના સંસ્કાર થી જતો પ્રભાવ માં જતો આત્મા આવે છે પ્રશ્નોનું વ્યા કારણ અથવા માર્ગદર્શન હોય તેવી અપેક્ષા રાખી ઈશ્વર મહાદેવ દેવ ધરે છે ધારીશ્વર ને ઈશ્વર ની ભક્તિ એ પૂજા કરવાની હોય છે આ એમનો પ્રશ્ન પ્રશ્ન સમજાયો આપને એ શું ઈશ્વર માનવ ધરે છે એટલે ભગવાન પોતે માનુષ માં અવતાર લઈને અહીંયા આવે છે અને જો એવો અવતાર લેતા હોય તો પછી ભગવાન ભક્તિ કરવાની જરૂરત શું રહી ગયા કોઈ માનવ દેહ થઈને માના પેટમાં આવે નહીં ભગવાન હોય છે ભગવાન માના પેટમાં આવી અને અહીંયા અવતાર લે નહી હો ટકા હાથી માની લેજે સમજ ને કારણ કે મારા પેટ પણ એટલું બધું દુઃખ છે એમને આ અંજનમાં કરવાની શી જરૂર શું કરું જય શ્રી એટલે ભગવાન માનવ ભગવાન ધરતા નથી માન એટલે મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે એને ચોર થવું હોય તો ચોર ની ભક્તિ કરીએ થવું હોય તો દુકાળુ ભક્તિ કરીએ અને ભગવાન થવું હોય તો ભગવાન ની ભક્તિ કરીએ સારી પોતે જેવો થયો હોય માનવ ધર્મ પાડતો માનવ ધર્મ સ્વી એટલે આગળનો તે દૈવી ધર્મ સ્વીકાર એટલે માનવ અતિમાનવનો ધર્મ જો અતિમાનવનો ધર્મ જાણતા હોય તો અતિમાનવ ધર્મ શીખવાડે પાચવસ્તાનો ધર્મ જાણતા હોય તો ધર્મ શીખવાડે એટલે જે જે ધર્મ જાણે તે શીખવાડે માનવ ધર્મ જાણે તો માનવ ધર્મ શીખવાડે અતિમાનવનો જાણે તો અતિમાનવ શીખવાડે અને મુક્તપણાનો આ બધા અવલંબનથી મુક્તપણાનું એ મુક્ત પડવાનું જીવ માત્રિંત માત્ર દુઃખ ના આપવું જોઈએ કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે ત્યાં પાછળતા નહી કરવી જોઈએ કોઈ દુઃખ આપે હમણા પાછવતા કરે તો આપણે આપણે પાચવતા નહીં કરવી જો માનવું માનવ ધર્મ ધર્મ જ સમજી જાય તો બહુ થઈ ગયું બીજા કોઈ ધર્મ સમજતા જેવો છે જ માનવ ધર્મ એટલે પાછવતા નહીં એનું માનવ ધર્મ આપણને કોઈ ગાળ ભરે તો આપણે એને એ પાછળતા કરીશું પણ આપણે પાછળ કરી શકીએ જો આપણે મનુષ્યના પ્રમાણમાં ક્ષમતા રાખીએ અને ભાઈને કઈ બીમારો શું ગુનો છે મને બતાવે તો હું ગુનો કાઢી નાખું શું બધું માનવ ધર્મ એવો હોવો કે કોઈને ચિંતિત માત્ર દુઃખ ના થાય આપણાથી કોકનાથી આપણને દુઃખ થાય કે એનો પાથવી ધર્મ છે તે આપણે સામે બદલે પાથવી ધર્મ ના કરી શકીએ માનવ માનવ ધર્મ કોઈ માણસ આપણને ગાર પડે અને પછી આપડે એને ગાળ પડીએ કોઈ માણસ આપણને માર મારે આપણે એને માર મારીએ પછી પાછું થઈ ગયા ને પછી માનવ ધર્મ રહ્યો ક્યાં જે માનવ ધર્મ પાડવો માનવ ધર્મ પાડતા હોય પણ આપડે એની પાસે માફી માંગીએ સ્વીકાર કરી લેવો એટલે માનવ ધર્મ પૂરો હોવો જોઈએ પોતાની ફરજો છૂટતા હોય તે ઘડી આપડે એને સાચી સલાહ આપીએ હવે એના થી પેલા ને દુઃખ તો થાય તે ઘડી વિરોધાબાદ તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાર બીજા કોઈ છે કે નરસંદા કામના છે એ પોતે કે હું ખોવાઈ ગયો છું હું મને જડતો નથી પછી બીજો પ્રશ્ન આપણે આપણને મળી શકીએ ખરા આપણે આપણને મળી શકીએ ખરા ક્યાં ક્યારે તને કેવી રીતે આ બીજો પ્રશ્ન ઘણા ધર્મો માયા મને પરલી બેઠી છે એના કારકસ્થાનો હું દુઃખી દુખી થઈ ગયો છું તેની સાથે ના ચૂંટા છેડા લેવાની સાથે અપાવી શક્યો દાવો દાખલ કરી શકાતો નથી તમારી કોર્ટ નો દાવો નોંધાવી શકો જરૂર માયા લાયપાવી દેવાય છે ત્યારે બચી કોણ છે જણાવ્યા પ્રમાણે મારી દ્રષ્ટિ બદલવી છે આઠમી બદલી છે ગાંધી દ્રષ્ટિ બદલવાનું આત્મ દ્રષ્ટિ બદલવાનું કે છે ને હા તે કરીશું અરજી કરી આપે આખી પૂરેપૂરી લાયકાત પૂરી નથી ભેગા થયા લાયકાત નથી ભેગા થાય મારી લાયકાત છે સવારે પૂરેપૂરી બદલવી છે देवी कवच तो उपासना બધા રોગ તો બધા આવો ભારે રોગ છે ફરી પાસે બધા આવો રોગ જ નહી પડતો માર્ગ ફેક્ટરી ભૂલ નથી તમને આવડતું નહી માર્ગ ફેક્ટરી કરે બનશે આમાં શું શું દસ વર્ષ તો કોલેજ માં જાય મોટો પ્રોફેશન લઈને આવે દસ વર્ષ ની મહેનત પાડી ઓછા થવા જોઈએ મધેર ઓછા થવા જોઈએ ના થઈ જાય था, शक्ति खरी हाल मावा शक्ति खरी शक्ति कर शू चलाव સહજ જીવન જીવાય જાય છે બરોબર બહાર પાડે વ્ય સહજે ગજુ કાપી લે તો સહજ રે સહજ જીવન એટલે ભગવાન થવાનું હોય સહજ હોય છે ના કોને શીખવાડે છે આપડે કરેલા કર્મો ની કરવા નિર્દા તો થઈ રહી છે એમાં કશું કરવાનું ના नर क्या गई મની ઉની નિદ્ર થઈ ગઈ અને જ્ઞાની ને કે ઝાડ ઝાડ ને પાન ને ગાય ને બેસ ને બધા નિરંતર નિર્દા થયા જ કરે છે એટલે તમારે કરવું શું જોઈએ કે હું એજ નિર્જરા કઉ છું હા એ નિર્જા ના એ તો મિજાતા બધા નિર્જા જ બે ટકા <laughs> <laughs> પહેલું તમને થાય પછી બીજા શું કરો જરૂર શું તો એમ થોડો એ મેરાજ થાય છે ને કર્મો દ્રવ્ય કર્મો કેટલા ભોગવાના બાકી રહ્યા તે જાણી શકાય ખરા તે જાણવાની વિધિ બતાવવા પ્રાર્થના આ જેટલા કાળા કાળા ભોગવાઈ ગયા બાકી રહ્યા છે આ દોત ધીમે ધીમે ભોગવાઈ ગયા વાંકી ભોગવાઈ જાય છે કોન ભોગવાઈ જાય છે બધું ભોગવાઈ શરીર ભોગવે ધીમે ધીમે ચામડી લટકતી થશે એમ કરતો કરતો આ ગીણબત્તી ખલાઈ શું સમજય ને એટલે ધર્યા કર્મ બધા કેટલા બાકી રહ્યા શીખી છે ઈચ્છાઓ પર આધારે ખાસ ઈચ્છાઓ નથી ને બઉ આવે બીજું બીજું લોકર્મ વિશે બધું જાણવાની ઈચ્છા છે No ka, आ, आ, jude, तो आप गई कल कहू के आज फरी पूछे है આ બધા જ જેટલો માણસો કર્મ ક્રોધમાન માયા લોભ સિવાય જે જે કઈ કરવામાં આવે છે તે બધા નવકર્મ છે શું છે ક્રોધમાન માયા લોભ ભાવ કર્મ સિવાય બીજા બધા જ કરવામાં આવશે નવકર્મ છે નવકર્મ નો અર્થ શું છે કે જો તે દબાય છે તો એ નહી થાય અને ભેગ દબાયેલી નહીં હોય તો એક્સ થઈ જાય એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ એનો બીજું નહીં પડે ફરી બીજો કર્મ બંધાશે નહીં અને જો જ્ઞાન લીધું ના હોય તો ફરી બધા બંધાશે એટલે નો કર્મ કયો કર્મ બંધાય ખરો ના પણ બંધાય અપેક્ષા એ છોતું બંધ કરેલું એટલે બધું હરખું ગણવું ज्ञान लीधे આપના ચાવ પૂર્વક નો ને માનવ જાત ના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવજાત નો આજે ચિંતી દુઃખી થઈ રહી છે શ્રદ્ધા વિહોણી ધાર્મિક ક્રિયાઓ મંદિરો ને કથાઓ માં થતી ભીડ એ ધર્મ ને ધર્મ આવેલો સોજો છે સોજો આવ્યો ભીડ એ સોજો છે એવું કે છે ધર્મ આકારી આકારી શ્વાસ લઈ રહ્યો છે ધર્મ આકારી શ્વાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ તો માટે સંત ને મોકલો શબ્દ અને શાસ્ત્રો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમ વૈજ્ઞાનિકો ચમત્કારિક શક્તિ પાસે કાન પકડશે ત્યાં સુધી નો સાત આંતરિક ધર્મનારા કલયુગ માનવ સમુદાય કરશે કે સંદેશ બીજું શું કરીએ સંદેશ સંદેશ મોકલે મોકલે એ પણ આવશે એ પણ આવશે એ પણ આવશે કઈશું કે સંત ને મોકલો ડાળી વગર ના ચાલશે ડાડી વાળા જશે જો આટલા બચ્ચે જો બેસે તો સો સોડટ માય શું ની પ્રતિન રન નહી આ દુનિયામાં રસ્તા કોઈ નથી બધું સાયન્ટિફિક સર્કલ સરગમ સરસે એવિડન્સથી સાયુ દે તો સાયન્ટિફિક સર્કલ સરગમ સરસે એવિડન્સ એટલે શું એ સવિસ્તાર સમજાવવા કદા તમને સંદેહ સાયન્ટિફિક સકને એવિડન્સ સામાન્ય રીતે એટલે શું કે sao પાહે કાયમ નોર્મલ છે દરેક માણસને સમજણ સામાન્ય સમજણ દુનિયાની વ્યવહારની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેળવ્યા વગર પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુરુની કૃપા કાયમ મળે તે માટે કેવા પ્રકારની આના પ્રશ્નો છે પાંચ પ્રશ્નો પાંચ પ્રશ્નો હું શુદ્ધાત્મા સુધી પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું કહે રહે તો પછી કરજો પછી आप ज़ाए ज़ाए रही ज़ाए वकते आ तो, तो आनंद आप करी है, चरण बिंदु नो पाठ करीवात मई जाए अत्यारूजा जा करे अथवा चरण बिंदु नो पाठ करे तेरे रे पी तो जीवात मई આપણી ચરણવિધિ નો પાઠ કરીએ ત્યાં સુધી રેજે ચરણવિધિ નો પાઠ કરે ત્યાં સુધી રે છે रात रसिकलामरण कर रात आप स्मरण कर ખાસ કઈ ઉપાય કરવાની પ્રતિ માટે ઉપાય કરવાની જરૂર છે તમને બતાવી દઈશું બરાબર ને ઉપાય ઉપાય ઉપાય સીધો બગડી જાય જ્ઞાનમાં ઉપાય ના હોય સહજ હોય જ્ઞાન હંમેશા સહજ હોય બીજું આ દુનિયા રચનાર નથી બધું સાયન્ટિફિક સકલ થાય એવિડન્સ થયું છે સાયન્ટિફિક સકલ થાય એવિડન્સ શું છે એ આપણે સમજાવો થોડીક ટૂંકા માઇન્ડ શોર્ટ અને કોણ છે બધા ઉપાય કાયમ નોર્મલ રે નોર્મલ સ્થિતિ એટલે શું હા નોર્મલ એટલે શું 97 ઇઝ ઇન બિલો નોર્મલ ફીવર 97 ઇઝ ધ બિલો નોર્મલ ફીવર 99 ઇઝ ઇબવ નોર્મલ ફીવર 98 ઇઝ ધ નોર્મલ કુછ અંધે થેન્ક યુ નોર્મલ હા સેવન થઇ જાય તો અમુક અમુક પુષ્ટિકારક ખોરાક ઓછા કેનાથી નોર્મલ લેવા છે નાઈન્ટી સેવન થાય તો પુષ્ટિકારક દૂધ લેવું નાઇન્ટી નાઇન થાય તો દૂધ પીતા હોય બંધ કરે ખાવા પીવારું ઓછું ખાઈએ તો બપોરે પાંચ વાગ્યા પછી ભૂખ લાગે એ પછી ઉપાધિ થાય વધારે ખાઈએ તો થાય ચિંતા રોજ થાય છે એવા પ્રશ્નો હોય તો થાય પણ ખરી આજ્ઞા કોઈ પાડેલી તમે નિરંતર સમાધિ રહે સમજી ને ઉકેલા આવે બેસી ગઈ ને કોઈ ચિંતા નહિ ને હા કોઈ ચિંતા નહિ ઉપાધિ નહિ કશું જ નઈ બસો ભાગના જ્ઞાનીઓ ને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય તમને બારે ચિંતા ના કેટલી હજાર બી છે આ અગિયાર નું આશ્ચર્ય તમને બારે ઉપાધિ એટલે એવું આ વિજ્ઞાન છે માટે આને પૂરું પૂરું કરી લેવું છે ઉપાધિનો આધિ વ્યાધી ને ઉપાધિ ની અંદર સમાધિ રહે હજારો માણસો સમાધિ રહે સુંદર રાજદાડો દાદા નિરંતર યાદ રહ્યા કરે થશે નહીં આપડે ખસેડાવે અગિયારમ આશ્ચર્ય કેવું સુંદર સમુદ્ર આશ્ચર્ય નો લાભ લઈ લીધો તમામ શાસ્ત્રો સાર મૂકેલો સંભાળ નિકાલ અને એક બે આવતા અવતાર બધા ના થાય પછી કેટલીક જવાબદારી લઈએ અરે વખત મહેનત મહેનત કરવા પડી સારી રીતે ચાલુ છે હે આપડા બધા જબર સુધાર્થમાં છો અને તમે સુરેશાની નથી ખરેખર જાવેદિક છો તો તમને આડે નહીં શકે ખરાબ હોય અને જો તમે સુરેશ જાની છો તો બધા આપશો ખરેખર વિજ્ઞાન છે આ વિતરાગો નું તો વિજ્ઞાન તો જુઓ ગજબ કરામત બે કલાક માં ચિંતા બંધ ગઈ ને કાયદી ગઈ જે ચિંતા લાખો હતા એમાં જાય માન્યો કેવો જોયું ને તમે અનુભવ માં જોઈ ને એવું દસેક હજાર માણસ નજા બીજ છે હા કાની ધનભાઈ કાળ છે તમારે એવો લાંબો થવો છે જ્ઞાની પુરુષ હતા તેમને શું કે હું ભાજન શું કરોનાર હે ભગવાન હું તો અનંત ઘોષ નો ભાજન શું પછી આગળ વાક્ય પણ કરું કે દીઠા નહીં નિર્દોષો કરીએ કોણ ઉપાય